નિકાલ કર્યો એક શું છે मेरे के प्लेयर को <laughs> <laughs> <laughs> नहीं राधा होए के राजा न होए के रानी होए कोने टायो आया करे नहीं એટલે આ વાત તો બધાને ઉતરે અને ના ઉતરે તો ડાયરેક્ટ બોલ નહીં એટલે ના પાછે જવાના કાスポーツ स्पोर्ट्स कैप वन एशिया स्पोर्ट्स માટે કરો ત્યારે માટે શું કરવા મહેનત આટલી બધી મહેનત કેમ કરે આમ બી મહેનત નહીં કરતા માણસ માણસ કે મહેનત નથી કરતો ભગવાનની કૃપાથી બધું આગળ ચાલે હા શું જો કંઈ કોઈ હિન્દુ માટે આટલું કરવામાં આવે છે अरे मैंने कनाडा में कमाया वाले अह पैसा कमाने के लिए जितना वो देने का उतना मिल जाता है जितना इन्हें आपको है इतना ही रहे तभी दरवदाबदा भी है ना करो बड़ी ना नहीं नहीं बाहर पर क्यों ये माने पत्थर आते तो मैं ये काट के ले सिखाता है जो वो करते हैं हैं जो वो काटते हैं બે ભગવાન છે તે એક ભગવાન છે તે સ્વીકારે છે અને બીજા જે જાણ્યા નથી એ ભગવાન છે સ્વીકારતા નથી કોઈનું વિતરાક છે વિતરાક છે એટલે જો તમે ગાર ભરો સો ગણી એને ગાળો મળે ચલો ફૂલ એક મોકલે સો ગણા ફૂલ મળે રિટર્ન વિથવાન નો કાયદો રિટર્ન વિથ ગણો થઈને ને ગારો આ પીર ગારો આપ્યો અને ફૂલ ચડાવ ફૂલ ચડાવ એક लौકિક ભગવાન જે દે પિકાર છે એ અને કયા સાચા યથાર્થ ભગવાન દે પિકારતા છે તમારા યથાર્થ દીવા જ્ઞાન કે લોકિક દીવા જ્ઞાન છે અને ઓર એ હે રીઅલ એન્ડ રીલી રીઅલ એન્ડ નોટ ધેર ભગવાન જઈ પૂર્ણત છે પણ પડવો બીજ સિદ્ધારે પૂર્ણ ચંદ્ર હોતો નથી લોકોને દેખાય નહીં છે પોતે પૂર્ણ લોકોને બીજ દેખાય સ્વચ્છ દેખાય લોકોને દેખાય નહીં શાસ્ત્ર ભગવાન હમણાં શાસ્ત્ર મેં બોલતે મર જતા અચ્છે કામ કૈ સ્વર્ગ મે બુરે કામ કર્ક મે આત્મા તો શુદ્ધ હૈકસા ચીજ હૈ अहंकार आत्मा, आत्मा में तो अहंकार होता नहीं है नहीं, खराप, खराप, तो मिटते मिटते है, उसको तो है, तो गिलास डालते એ પાપ કરતો નથી આત્મા પાપ કરતો નથી જે પાપ કરે છે તેજ તે નરકમાં જાય છે જે પુણ્ય કરે છે તેજ સર્ગમાં જાય છે અહંકાર કરે છે ગોઇટમ કરે છે તો પાપ કોણ કરતા હે ગોઇટમ બોડી કરતિયા કે આત્મા કરતિયા આત્મા દે કરતે હે હે બોડી કરતિયા ની હે બોડી કરતિયા ની ઠીક હે તો શરીર કરે છે શરીર નહીં ગોઇટમ કરતા હે ધેટ ઇઝ ફ્રોમ ધ સેન્ટર ઓફ ધ બ્રેઈન ગ્રેવિટી ધેટ ઇઝ સેમ ઉગાનો બી ગોઇટમ will not do it. It is a combination of all the body and all the parts of the body they, आ, they the body. and parts They હું નરેન્દ્ર પોતાના ક્ષેત્ર માં નથી અને ખરેખર કોણ છે જાણતા નથી આ તો નરેન્દ્ર નામ છે વ્યવસ્થિત ના બોલ થતા વ્યવાનું પરિણામ મત પડ્યો સત્તર ચાર ઓગણીસો સિત્યોતેર બિહાર અને જેતે બેતનામ ખાડા પર આમાં કામ કરે છે ધનત્રા આતા તરી બાકી તો જે નાતે દારે સાજા કને સાબા એનું દીખાતા ના હોય એટલે નાગા ભરતે કે કિતાને દીખા ભર્યા ના છે આમાં એ આદા તો છે નાગા ભરતે પૂરી માલર દીવસ તે કે જાતા આ તો આ લોકો અન્ય હું મારે જે ધમકીને એની અચાકાર થાય પછી આહાર ભય નજી ત્યા પ્રકારની અસાકાર થાય છે એની કોઈ જતી હે મસ્તાની માં મસ્તાની એમને રાખજે પૈના બધું થાય ને મસ્તાની માં રાષ્ટન કરે તો ભાઈ બે શું હોય પછી ઉમે હાથ ધરવા માટે ક્રોધ કર્યા કોને લોભ લઈ આવું કઈક લેવું કાયમ આપણું કેવું છે તો એટલે આપણને અડધું નથી જે ખરું पर खरे कर रहा नहीं। बदू मस्तानी इने तो आ मस्तानी मा। मस्तानी करी मस्तानी मा बहु त्रास मैं त्रास दुख बहुत खबर खड़े कसायेल दुख है એ તો ભાગી જાય જોરદાર એ ઘટ ભાગી જાય આપડે એટલે લકડી ને બારી તારે લાવી પડશે અને પાણી ની મટકી તારે લાવવી પડશે હું તો હું તો બુરખામાં રહીશ કબૂલ કરાવી દઉં લકડી થી બારી કબૂલ પાણી મટકી કબૂલ કે કબૂલ અત્યારે પ્રમાદ દાદા નામ દે એટલે પ્રમાદ પણ થઈ ગયો તમે ઘેર હોય દાદા નોંધ એટલે પ્રમાસ બંધ થઈ ગયો ઊંઘ તો છો ને ઊંઘ આવે છે ઊંઘ આવે એને એ પ્રમાણ ના કરે આપણો માર્ગ જુદો છે આપણો માર્ગ સમજણ માર્ગ છે સમજણ નો માર્ગ છે પરિણામ છે એ આપણા સત્તાની વાત નથી પરિણામ આપણી જાતે એની છૂટી ખણી નહી તો કઈ રાખી નહી તો કઈ રાખી મારીદ્રા કઈ કાગે આ બિહાર છે તો આખું જગત જાગી રહ્યું છે આપણે ત્યાંથી મુંબઈ થી અહીંયા અંદર આવ્યું હોય જવામાં ત્યાં આગળ પેલા પૂછે કે તમે મુંબઈ ના છો કે બાયગામ ના છો બાયગામ વાળા કહેવા દેતા હોય મુંબઈ વાળા ના દેતા હોય તો આપણે ત્યાં વિવેક રાખવો પડે કે ના રાખવો પડે કારણ કે આત્મા છે આપણે વેપાર નથી કરવા તેને ફરવા માટે નથી આવ્યા દેહના માટે નથી આવ્યા તેના માટે ખરી હકીકત એ છે આત્મા વિવેક રાખવો જોઈએ આત્મા થતો હોય ત્યાં વિવેક રાખીને તે કામ કરી લેવું શું કરવું ભાઈ ત્યાં પકડ રાખી જગર કુલ સત્ય અને જૂઠું એ વ્યવહારિક સત્ય છે શું છે કે અર્થે માટે ખોરાક હોવો જોઈએ જો કહીએ નહીં તો મન મન ખુદાકુદ કરે ભાઈ અઠાતાવીસ નહીં થાય આત્મામાં રહેવાય એટલે આપડે ભાઈ નાખી દેવું તેના માટે આત્મા જગત ના લોકો દિહાર થી અનસન કરે છે ને તે અસન કહેવાય છે શું કહેવાય છે દિહાર થી એને અસન કે છે ભગવાન કે ખાધું કે છે આ વાત જૂની છે આપડે આત્મા પ્રાપ્ત થાય બધા આત્માર્થ થયો પછી આ કઈ વાત નહીં કરો નહીં જુઓ જુઓ મેં શું આવ્યું પછી આવ્યું પ્રાપ્ત થયા પછી દેહાધ્યાસ છૂટી ગયો દેહાધ્યાસ છૂટે ગયો પ્રભુદાસ વ્યવસ્થિત વ્યવસ્થિત ધ્યાન કે એમ કર્યા કરે આખો બધો વ્યવહાર પરાશ્રીત છે શું છે આખો બધો બોલ ઊંચાથી નાખીએ તો પછી નીચે પડી જાય ફરી પાછળ સુધે સુધે આપડે નીચે નાખ્યો પણ ફરી પાછું શું કરવા આપણે નાખવા માટે નાખ્યો પણ પાછું પોતે કૂદ્યો પરિણામ માં ગયો શું થયું એટલે પર પરિણામ ને લોકો ત્યારે બંધ કરવા માંગ્યા છે પર પરિણામ તો એની મેરે જ બંધ થઈ જાય એ બસ જોવાનું જ નહીં પરિણામ તો એની મેરે જ બંધ થાય વી ફૂટ ઉતર નાખ્યો હતો બીજે ઘરે બે ફૂટ ઉદ નાખ્યો અવતારમાં ત્યાં ના આવ્યા નથી ઉભી થાય ખરીણામ માં જવાથી કોઈ પણ પ્રકારની મૂંઝવણ ઉભી થાય ખરી તો એનું મૂઝવણ છે એ આપણા હાથમાં બંધ કરવાની સત્તા નથી પછી આપણે એમ કહીએ કે તને નીચે નાખ્યો શું કરાય એવું ના થાય પરિણામ છે એ જ્ઞાની પુરુષો જોઈને હોય કે શું શું પરિણામ પર પરિણામ છે પરિણામ આગળની ગામી નહી આપડા પરિણામ માં રહેવું નાતા પરમાનંદ બધું રિયા બધું બાકી છે શું છેલ્લો અવતાર હો પૂરેપૂરી જાગૃતિ રાખવી પડે ગમતા દાદા દાદા ચાલે છે દાદા રૂપ થઈ જવાય બધું એક અવતાર બાકી છે આ केवतार्ता कही तारी। आत्मा नी अनेक शक्ति अनंत शक्तिओ तो जो जाए એમાં જ એની આ શક્તિઓ વપરાય છે ના બધું બધી બહુ રીતે શક્તિ વપરાય છે તો પછી જ્ઞાતા કરીએ આ બાજુ નીચે ઉતરી જાય તો એમાં જોઈન કરીએ એટલે બધી શક્તિ ઓટોમેટિકલ પ્રાપ્ત થાય પ્રાપ્ત થાય બરોબર પણ એ જ્ઞાતા દ્રષ્ટા એટલો થકી રહેતો નથી ને બીજું પણ એને કરવું પડે છે નો થાય બીજું શું કરવું પડે નાતા દા સિવાય જો શક્તિઓ એની મેળે ઉત્પન્ન થતી હોય તો એ કર્તા રૂપે થયું ને બીજી શક્તિ આપણે જોઈતી જ નથી ને આપણે આનંદ એકલો જોઈએ છે જીવ માત્ર શું ખવે છે આનંદ આનંદ ખવે છે તે આનંદ પાસે કેવો ટેમ્પરરી નહીં ચાલે કે છે અમારે સનાતન આનંદ જોઈએ પરમાનન્ટ જોઈએ તો આનંદ જ્ઞાતા દસ્તા જેટલા પ્રમાણમાં રહ્યા